दादा आ तो बहु बुद्धि बुद्धि समझ में आए नही आवीर तो भगवान तो पची थे अहिया महामानव तो यह के पाक्रम आव એટલે આ કૃપા છે ને ફતાવતા દે એનો ફતાવતાડી દે પણ આવું બધું ફોલ થાય ગયું બધી એમ સવારે વાળે રેસ ના રેસ દોડતા હોય ને એવી વિતરાતા ના ત્યાં જ બહાર લીધો અને ચાર જણ બહાર વગર ના છે બાર લે છે બાબો આવડો એને એના ભાર નો હોય મારું આ કોઈ ગયું ના કોઈ બે બીજા બાર વગર ને થઈ જવા જોઈએ હિસાબ જ જૂઠો લાગે પપ્પા મે હાજીમાં તાર બાયા જરાગ કેવું આ સ્કીન ફરી કાઢી ચપર બધા ભાવ કરે બધા લાલુ એટલે ભાઈ કરે નથી એટલે નક્કી ને તો નક્કી ભાઈ ફોન થયું નઈ બી લોકો બાકી નહી બધા ના ખરેખર કરવું જોઈએ લોકો કરે એમાં શું પણ જીખાય છે એટલે જતા પણ બાકી રહે છે ને થોડો ચોમાસું થોડુંક રહે છે ને તે આપતો ઘણું મળશે ને તો જ નહીં સરવણી કરી સરણીનો ખાત કરી બ્રાહ્મણ ને સોના ના આઠોડા ને બધું રાખ્યું બધું ખાતર મૂકી દોર ચાલે છે એટલે એમને ખર્ચ બઉ કર્યો કરવું જોઈએ એમની કરોડ રૂપિયા છે કરો છો લક્ષ્મી પ્રારબાદી છે એ વાત કરો બાત બધા સામાન્ય દાન ના લીધે પૈસા મળશે એવું નહી પુણ્ય ના પુણ્ય કેવી જાત નું પુણ્ય પુણ્ય કોઈ પણ સુખ આપ્યું કોઈ મળે નક્ષ્મી તમારો ધબો ખાધો હોય મોટી હોટલ માં ગઈ અને પૈસા આપી દઈએ હવે આપડે પછી એમાં વાનગી દેખાય જે વાનગી દેખાય મળી જશે પૈસા આલે પૈસા લેવા દેવા નહીં બાપ આ કોની બાકી આ ધર્મ છે એવું કેવું નથી રૂપિયા નું દેવું નથી રાષ્ટેશ મારું પુણ્ય છે તે વટાવાની ચિંતા રાખેલી મારું પુન સો ટકા માંથી એક ટકો ઘડિયાળ ખાતે ના જાય ખાતે ના જાય ના જાય ના જાય નહીં ચંદ્રકાંત પૂછતો દાદા મહારાજ તમારે એવું તમારું કેવું ગજબરૂપુલ છે ગજબનું કું છે તમારે આ બધા સંજોગો બધા મળી આવે છે મને નહીં મળતા થોડા ઘાસવાની એવું કઈક થાય તો સારું કે છે આ ઘડિયાળ માગ્યા ફળ માગ્યું બંગલા માગ્યા ફળ મોટરો માગી કારખાના માગ્યો પછી બાકી રાખ્યું છે અને પછી ટકા ત્રણ ખાતે એટલે મેં પચાસ ટકા થયું લા ને કોઈ નઈ તો અમારે કાપી સારા લાગી કે પાણી પીએ નાસ્તો કરે બહુ આને આ મોટા મોટું કુલ વાતળી મોટું કુલ નહીં અને વાતળી દુભાવી નહી દુભાવવી એ તો લોહા ભસ્મ હો જાય શું થાય લો એને ગરીબ કી હા કહેવાય એને ગરીબ કી હાઈ કહેવાય કોઈ આતળી દુભાવીને સમજાય ન <gil bowling critical touches> મોટા મોટા ગરીબ ભાઈ જ્ઞાનીઓ ગરીબ એ તો શું પોતાના હથિયાર નીચે મૂક્યા છે અમુક હથિયાર લઈને આવે તો ઉઠાવતા નથી અમુક માન મળે હથિયાર લઈને આવે પોતે જાય બઉ મા કરે નહિ આવું કારણ કે એ જોયા શું આખરી થાય બઉ જે મોજા પેલા હોય લેવાની પછી આપડે જે વાનગી મંગાવે એ મંગાવી દેવાની ચોખાટ બહુ સરસ તમારે જે મૂળ હોય તો મૂળ માં ઘડી દો શું કે છે મૂળ હા અમારું જે વપરેલું તે રીતે જેવી રીતે વપરેલું ને ના માગેલું બીજા માં બીજા કપડા કપડા એકલા અમે જે પુન્ય પુન્યવાનું થઈ જાય છે એ પુન ખરું પણ આર્થિક દ્રષ્ટિએ કોઈ આપડે મદદ કરીએ હા એ બધા પુન ખરાબ એ બધું જોગવવાનું ખરું હજુ ભાવ થાય ને નહીં તેનો ભાવ કરવાનો રહ્યું નઈ આપણે હું એટલે જ પૂછું છું હા એટલે આપડે આ જે છે ને તે જુદી વસ્તુ છે આપડે અને આ ફક્ત તમારે આજ્ઞા પડ્યો છે ને બધિને આખી ના પછી ભાવના પ્રમાણે પડ ગોઠ મારા શિવશંકર ભગવાન બગલા વાંધો ધર્મ ભાઈ કશું પોતાને કશું કરવું ના ભગવાન તો પતા હાલી રાખશે ને પણ આ તો ધક્કો મારીને લઈ લેવા કોણ કરે શું કરે લોકો આવે કે અને ફૂન નો આ ફૂન નો ખેલ કેવો છે તારી ઈચ્છા પ્રમાણે વપરાય ને એમૂડી એને તમારી ઈચ્છા ન વપરાય તમારી ઈચ્છા કઈ છે ને કેવી ઘરમાં બધા જોતો હોય ઘર માં લખેલું પડેલા હોય તો ભોગવવું પડે ભોગવે પણ બંધાર સુધી આવું આવું કોણ ધર્મ માં વધારે કેટલું પૂલ તો મૂર્ખી માં વપરી જાય ચાર નાસ્તો દે તો પેલો સીરેજ સુ ચાર નાસ્તો દેજાય આપડે એ દેખાશે એટલે આપણે ગેર સમજ લાણી આપડે રૂપિયા લેવા બત્રીસ રૂપિયા લેવા લાખ રૂપિયા કોઈ ઘાલી જાય લાખ રૂપિયા કોઈ ઘાલી જાય એક લાખ રૂપિયા કોઈ ઘાલી જાય લાખ હા તો હજાર पैसा अपन पा आपने के बीज व्यक्ति जोड़े तो ना लाख रूपया अपने अपने मई अपने आप તો કયા કયા જાતના ઉદય ના આધારે હોય આવું કેવા જાતના કર્મ નો ઉદય હોય તો આપડે લાખ રૂપિયા માગતા હોય એની પણ આપણને પાછા ના આપે પાછા આપવાના આપે એને અધિકારની વાત છે આપણને પાછલો કયો કર્મી એ બચતું છે આવું આપડે ખબર પુણ્ય હવે વપરાય જેમ દેવાના હોય ને પૈસા એ વસ્તુ છે ને આપી તારી ગયા માની ને એટલે પણ આપડે ગયા ભાઈ દુઃખ દીધું છે તારે ને હા ગયે ગયા ભાઈ કોઈ યાદ તો દુઃખ દીધું છે તારે ને આપડે ગયે ભાવ જાતનું દુઃખ આપ્યું ગમે તેવું જબાઈ જાય ન એને ક્યાંક પચાસ હજાર દસ હજાર આપ્યા ને નિકાલ કઈ ચાલી હજાર બાકી રહ્યા કોણ બાકી રહ્યા ફ્રી ગયા કે તમને શાંતિ છે રાગદે દે તે આપડે સંભાવ નિકાલ કરવા કહીએ નો નિકાલ કર્યું ભી ના થાય એવું રાગદે નહી બધું ખરું આપડા પછી વાપરવાથી ના કે મારી ઈચ્છા શું હતી લાગે મંદિર માં આપી દે એમ શું નથી હોતું તાર થતું નથી હોય ત્યારે ના હોય ત્યાં શું કે મારી બાબતું નથી બોલ્યા છો આપડા ઘરમાં શબ્દ બોલવાની છે મને કોઈ કરતા દેખાતો જ નથી હવે નહીં ભગવાન પોતે કરતા પોતે કરતા હોત તો ભગવાન વચ્ચે લાવવાની જરૂર નથી ભગવાન કરતા હોત તો આપડે કશું કરવાની જરૂર નથી એ કરતા નથી ને આપડે કરતા નથી બંને થાય જો લોકોની શાંતિ શાંતિ નામ પાય એવું શાંતિ હા કઈ રસ્તા દેખાતો ને બિલકુલ નઈ કેમ હા કઈ છત્રી કરતા છે ને તો પર કરતા છે તરત ફળા અજાણ માણસ બોલે કામ થઈ જાય અજાણ માણસ બોલે છે એટલે કે આને ઉપયોગમાં એ ક્યાં કેરાઈ આખોજીવસ ઉપયોગમાં રહા ક્યારે કહેવાય આ બોલર ઉપયોગમાં લેવાનું તો એ સકલો જે છે નીચે હો જે પણ તે રે રી ના રહેતા રહી ના શકે આને ઓગળનાર નાનો બધી એટલે કુછલો વેંતાની તોલો કરે म जो हो ए, दादा ज्ञान एक याद ना याद ना નથી કૃષ્ણ ભગવાન કહ્યું અને જ્ઞાનાથી જોયું ને જ્ઞાનાથી બહુ થાય નહી તો આત્મા બિદાય પ્રાપ્ત થાય ને એ તો કેરફુલ કેવા શબત કેવા જવું પછી એટલે આત્મા જે યાદ રે છે સતત પોતાનું સ્વરૂપ જે સતત યાદ રહે એ પુરાવો છે કે પેલા કર્મો બની જાય પોતાનું સ્વરૂપ આત્મા સતત યાદ રહે છે એ પુરાવો છે ખરા થઈ ગયા એક રહ્યું કે બરફ રૂપિયા થઈ ગયા તો એક પ્લસ રહી ભોગવવાનું એક ન્યાય થયું મન અને પોતે મનમાં ખરાબ વિચાર આવે છે રસ થઈ ગયો મન જ મન ને રસ કર્યું જગત ને રસ કર્યું દુનિયા લાવે તો જગત રસ થાય અને હરિચંદ્ર ભાઈ થોડો માનવ કરી જાય જગરદ્રસ્ત થઈ જાય આપડે વિચાર હોય ને પણ જ્ઞાન ના હોય તે લોકો બહુ છે કર્મ ઉડી જાય એવા કર્મ હોય વિચારવાથી ઉડી જાય આ ભગવત ગીતા નો એક શ્લોક વાંચેલો ભગવદ ગીતા નો શ્લોક વાંચતા ગીતા નો પ્રશ્ન જ્ઞાનાગ્નિ ને જાણવો કેવી રીતે એમાં એવું આવે છે દાદા કે આ જ્ઞાનાગ્નિ છે એને જાણવો કેવી રીતે એટલે જાણવું ज्ञानी जेना पापो धो फ न फरव पड़े न फरव पड़े श्लोक आत्मादि आत्मा रहता होने ज्ञान ने कारण जेना पापों धोई गांधी पुरुष મોક્ષ ને પામે છે કોઈ પણ સંજોગો પાછા ના ફરે એમના કોલર આપડા આ ના પાછા ફરે પેલા પાછા ફરે જાય કઈક નવી વિશેષતા દેખાડે આ તો અંતરદાર મટી ગયેલો હોય અંતરદાર એમને ના મળે અંતરદાર માનસિક અશાંતિ ના હોય એવા કેટલાય માણસો હું ગીતા ના એક શ્લોક ની સાથે બરાબરિઝન માં મૂકું છું દાદાની આપતાવાણી માં જે પ્રશ્નોત્તરી છે ને દાદા એ આપેલા જે જવાબો છે એને જોડે ભેદ હોતા નથી ને ભેદ તો મૂળ વસ્તુ નથી ત્યાં ભેદ હોય બધામાં અહી પડ્યા શું થયું બધા ફોડ અહિયાં પડ્યા હા હજુ જેટલા પાડવા એટલા પડે જેટલા પૂછે ને એટલા ફોડ પડે પરિપૂર્ણ છે જ્યોતિ વિજ્ઞાન નો છે રસ્તો વિજ્ઞાન નો પેલો જ્ઞાન નો રસ્તો છે બે કલાક માં ડાયો ડબલો થઈ જાય છે ડાડે ઘરે થઈ જાય છે ના દાદા પ્રશ્ન પૂછો એમ પ્રશ્ન પૂછો એમ ગાલા જ્ઞાનમાં દેવાનું છે દાદા હે દાદા કેવી કે છે આમે તો વાણી ની વાટી કે આપ સુ વાણી વર્લ્ડ માં કોઈ હોય ની આપ તો વાણી વાણી કરતા ગસ્તા ભરી ગયા મગજ કરતા અમારા જયાતો અઘાત દાદા અજાબી કહે ને આપતો તો સૌ થશે ને જે સાસરો છે કારણ નિ ને જે હોય ને તો આ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એ બધા રૂપકો હેલ્પફુલ થાય માટે કરેલો હેલ્પફુલ તો અનુ થઈ ગયું ને અને બધી આખી મૂર્તિઓ સ્થાપન કરીને એનું પાછળ આવે અને લોકો ગીતાની મૂર્તિ સ્થાપી ગીતાની મૂર્તિ સ્થાપી ગીતાની ગીતા ગીતા વિષુ બહે છે ગીતા રૂપક મુકેલો છે કેવું આ દરેક તત્વ સ્વભાવ કેવો છે તત્વ અવિનાશી છે તત્વ નો સ્વભાવ કેવો છે ઉત્પન્ન થવું વિનાશ થવું અને ધ્રુવ રહેવું ધ્રુવ ઉત્પન્ન થવું વિનાશ થયું ધ્રુવ રહેવું આ તત્વ નો સ્વભાવ હું મારી જાત ને સંકોચ અનુભવું છું એટલે હજુ સહજ રેવાતું નથી સહજ રેવાતું નથી તો? કોઈ નઈ અને પછી તે નીકળી જશે તે આમ છે એ નીકળી જશે એવું લાગતું પેલું જશે ને તને ઘણા લોકો ઇન્સ્યો એટલે લાચારી કોમ્પ્લેક્સ છે જો માન જાત આ મનુષ્ય ના દેહ માં આત્મા આધરો હોય તો ને લાતારી જો ને તો એરી છે તો કસું પાતા ને લાતારી જેવું છે લાતારી ની તેરી ની કમ્પલેટ છે લાતારી મેજિસિટી શું હતું પાછ કરોડ આપડા આપણે જરૂર ક્યાં છે એને અહીં મોટા મોટા ગુબડા થયા હોય આપડે જરૂર છે આપડે આપડી જાતને સ્વતંત્રતા અને જો કદી દીખ મગવાની છે લાચારી છે ને માટે શું કરવું લીક માગવાની તે લાચારી આજે બધું અમુક કરી આપીશ ધંધો રિપેર કરવું મારું કામ કરતા બગડી ગયેલા માલ મુંબઈ ના સાહિત્યકાર લેખકો ગુજરાતી ભાષા ને તો તમે કશું કે સમૃદ્ધ બનાવે હે સમૃદ્ધ બનાવે સમૃદ્ધ બનાવી કે છે ગુજરાતી ભાષા ને તમે સમૃદ્ધ બનાવી કોઈ સમૃદ્ધ બનાવી નથી આ ભાષા જે લોકો કશું જાણતા નથી હોતા ને તે ઊંચા ઊંચા શબ્દો વાપરે છે એટલે લોકોને ગુજવ્યા કરે જે લોકો વાસ્તવમાં હકીકત એટલે ફેક્ટ ને નહી જાણતા હોય અને તે વિષય પર જયારે લખે છે ત્યારે એવા એવા શબ્દો વાપરા છે ગુજરાતી ભાષા પછી લેખકો કેસી ગયા છે લેખકો ગુમા ભાષા કે સમૃદ્ધ ને છે મોટા શબ્દ નાની ભાષામાં કેટલાક શબ્દો બધા તે પાસે આગળ આવે ને સાહિત્યકારો બહુ ખુશ થઈ ગયા પણ ના એમના જ્ઞાન સમજાયું જ નથી દાદા જે છે ને આગળ ચીલા ચાલુ શબ્દો મારામારી કરવા માં પોતે પૂછવે આટલું બોલ્યા તે જાય બી કેવાની ગુલાબદાસ બોલ્યા તે જ હજાર પેલા તો એમ કે સમજ એ બે વચ્ચે જરા સ્પષ્ટ કરી આપો ભૂલી જવાય છે કદાચ મુખ્ય વસ્તુ છે દાદા કેવળ દર્શન સમજમાં જાણવા નથી આવી એટલે એક્ઝેક્ટલી કેવી રીતે સમજવા બુદ્ધિ ની અંદર સમજમાં આવ્યું છે પણ જાણવાનું આવ્યું ક્યારે કહેવાય ક્યાં લીગડો છે આ ક્વા છે આ ભાવ બધા આ થોડો છે આ ઝાડ છે આરામ છે પણ આ શું છે